59 શ્લોક નંબર ફિફ્ટી નૈન પ્રોક્તાસ્તે નિર્ગુણાભક્તા નિર્ગુણસિયાર સંબંધા તત્ક્રિયા ભવ્ય નિર્ગુણ भगवान संबंधी धर्म निर्गुणज हो निश्चय छे एमा कोई विवाद ने स्थान माटे निर्गुण धर्मनी श्रेष्ठता भागवत एकादश कंध में छे जेमके नहियं गोपक्रमे नह्यंगोपक्रमें मत धर्मस्योद्ध वणवपी मया व्यवसित सम्यक निर्गुणत्वादनाशीस हे उद्धव आ मारों पोता भागवत धर्म है तेनों एक वार आरंभ थी गया पी कोईपण विघ्नतेम फरक पड़ी शकत नहीं नुकसान के नाश करण के आ भगवान धर्म निष्काम है निर्गुण होवा स्वयं मैज सर्वोत्तम निश्चय करो वी गीता में भगवान भगवान संबंधी निष्काम धर्म विषय कहू के नेहाभिक्रम नाशोस्ती प्रत्यवाय विद्य स्वल्पमलप स्वल्पमप्य धर्मस्य त्रायते महतो भयात आ भगवान संबंधित निष्काम धर्म आत्मनिवेदन रूप भागवत धर्म एवं है कि तीन शुरुआत थी गई होरुआत मारय नाश होता कोई क्षति आ सकाम धर्मों की जम विपरीतता के विपरीत फल थतु नहीं अल्प एवं संबंधित आचरण थे તો મોટા ભય થકી હોય કોઈ વિઘ્ન થી અટકી ગયું હોય તો એનો બહુ મોટો ફળ થાય છે મોટા ભય થકી રક્ષા કરે છે ભગવાન નો ધર્મ હું કયું શરૂઆત થઈ ગયું હોય તો એનું મોટું ફળ થાય છે વિમુહ્ય मंत छेला पन जो तेमने हाथ मा आवी तो प्राप्त छे क्ष नाप्त थे ગુજરાતી પાર એનામ પ્રાપ્ય વેમો એ નામ હું કરવાનું કીધું બીજી વાર ક્યાં બીજી વાર હું આવ્યું એમાં આગળ એની વાત આવી છે એટલે એ નામ એટલે ભગવાનને અર્થે કરતો હોય જો એવી એને ટેવ પડી ગયું હોય તો એને ગમે એવું સંકટ પડે તો મોહ થાય નહીં આપણે ક્યાંક ભીહામાં આવીએ તો તડાકા મળીને લેવા ભીહામાં આવી હોય તો તડાકા મળીને લેવા તેમ કીધું કે આમાં જો આવું કરે તો ભીહામાં આવે તો તડાકા નો લે એ તડાકો જ બોલે નહી ફટ ફટ ફટફટ તડા એને મોહ નો થાય મોહ્ય વિમોહિ હતી હારી પેટ વિમોહિય કીધું ખાલી મોહ્યુ એમ ન વિમોહિ હતી તડાકા નો આવે ક્યારે ભગવા કરતો હોય હરેજ નો હરું જ નો આવે એમ અને પ્રાપ્ય એશાબ્રામી સ્થિતિ પાર્થ નય નામ પ્રાપ્ય વિમોહ્ય ભગવાન નું સુખ મુક્તિ દઈ મુક્તિ તો એના કરતા ના ની કેવાય મુક્તિ તો મરતી આ તો બ્રહ્મ નિર્વાણ મૃત્યુ એનું ભગવાન નું સુખ આવે જો ભગવાનને અર્થે કરે તો ભગવાન નું સુખ આવે બીજાને અર્થે કરે તો બીજાનું સુખ આવે જેને અર્થે કરે એનું આવે જેને અર્થે કરે દેહાભિમાન ને અર્થે કરે તો દેહાભિમાન નું સુખ આવે માન ને અર્થે કરે તો માન નું સુખ આવે એમ ભગવાનને અર્થે કરે તો ભગવાન નું સુખ આવે તડાકા બોલે પ્રાકૃતિક સ્થિતિ કેવાય બ્રાહ્મી સ્થિતિ ભગવાન નો ધર્મ છે ભાગવત ધર્મ છે કેટલા તડાકા બોલે ઋષિ સામે ને કેટલા બોલે ભગતજીને એક તડા બે તડાકા કેટલા બોલે તો કેટલા તડાકા બોલે એકાદ તડા બોલી ને બંધ થઈ જાય કે પછી તડા બોલે જ રાખે ભગતજી થાય ત્યારે ભી તો ખબર તો પડી જાય ને એમ તડા બોલવાના તડાકો બોલું બોલું થયો હોય તો એ તો ખબર પડી જાય ને કે આ બોલું બોલું થયો એમ કે જો વધારે થઈ જતો બોલી જામીન કેટલા બોલાય મારે ખબર તો પડી જાય બોલું બોલું ક્યારેક થઈ જાય ને ક્યારેક આવે તો એ પીડ્યો પડ્યો પડ્યો પડ્યો એ રહી ગયો તડાકો બોલો બોલ્યો બોલ્યો રહી ગયો તડાકો બોલી ગયો પ્રાપ્ત કરેલ્યા લેતી બ્રહ્મ નિર્વાણ મૃત્ય જો કોઈ ખૂણે ખાતરે જો એવી સ્થિતિ મળી ગઈ તો બ્રહ્મ નિર્વાણ મૃત્યુ ભગવાનનું સુખ સીધું કેટલો એ બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ્ય વિમુતી स्थितम अंत काले भी ब्रह्म निर्वाण मृत अंत कालेवास वक्त हाथ में सुख परमात्मा स्वरूप न सुख प्राप्त थे आत्मनिवेदी भक्तों ने भगवने निर्गुण कहते भक्ति ज्ञानादिपन છે ભગવાન વાપરે જ્ઞાન છે ભગવાન ને અર્થે વાપરે નહીં સુધી એનું વૈરેક છે ભગવાન સગુ ભગવાન એ નિર્ગુણ થાય ને નો ધરાવો તો સગુણ એવી રીતે ભગવાન ના અર્થે વાપરે તો સગુણ પેલું નિર્ગુણ ભગવાન ના અર્થે નો વાપરે તો સગુણ ભક્તિ ભક્તિ આ બધી કરતા હોય ભક્તિ કેવાય ભક્તિ મળે છે એવું હોત થાય બહુ કરતા હોય તો એમ કરવું પડે આપડે પરાય ને તો પછી નહીં તો ક્યાં જાય બધા ભેગા થઈને બિહામ લે આપણને તમે મોટા ઓલા બધા આવ્યા જીવરામભાઈ જીવરામભાઈ તમે જશો નહીં એમ આવી સાંભળી છે કથા નથી સાંભળી ઉપનિષદ મહારાજ જીવરાજ બાપા જીવરાજ બાપા તમે જશો નહીં તમે સૌથી મોટા કારણ કે એને ભીયામ લીધા એટલે ભીયામ ની કોઈ મોટા ક્યા નહી મોટા કે ભીમ આવે મોટા કોણ કોણ ભાઈ સદગુરુ સામે કોણ બીઆમ લે ઈ મોટા કે બિહામ આવે એ મોટા આવે કે લેટો કહેવાય કે આવે માટે જ આત્મનિવેદી ભક્તોને ભગવાન ને નિર્ગુણ કહ્યા છે અને તેના ભક્તિ જ્ઞાન આદિ પણ નિર્ગુણ છે ત્યારે ભક્તિ અને એના બધા સદગુણો એ બધા નિર્ગુણ એનાથી ભગવાન બહુ રાજુ થયા અને ભગવાનના કામમાં આવે એ નિર્ગુણ ભગવાનના કામમાં ન આવે એ સગુણ જ્ઞાન વહીરા જ્ઞાન વૈરાય સગુણ હોય અજ્ઞાન છે એ સગુણ ને આ નિર્ગુણ એવું આ વૈરાગ છે એ સગુણ ને આ વૈરાગ નિર્ગુણ ભક્તિ છે એ સગુણ ને આ ભક્તિ તેના ભક્તિ જ્ઞાન આદિ પણ નિર્ગુણ છે તડાકા લે એ જ્ઞાન છે એ સગુણ તડા બોલે કઈ તો નિર્ગુણ તડા એટલે એમાં બધા છે ને સગુણ ને ભગવાન આપણે લબલબ આવી નાખ્યો તો બીજી વખતે હામો ન જડાય કોઈ મારી હામું બોલવું હોય તો બહુ વિચાર કરશે દહ વાર વિચાર કરીને હામો બોલશે એ સગુણ થઈ ગયો તેના ભક્તિ પણ છે એમ આત્મનિવેદી ભક્ત ભક્તની ભક્તિ નિર્ગુણ છે ભક્તિ કરો સગુણ હોય સગુણ કરો છો કે આત્મનિવેદી ભક્ત ની ભક્તિ નિર્ગુણ છે આવું ભાગવત તૃતીય સ્કંદમાં કહ્યું છે મદગુણ શ્રુતિ માત્ર मयी सर्वगुहाशय मनोगतिरविच्छिन्न यथा गंगांभ सौ अम्बुधौ लक्षण भक्ति योगस्य निर्गुणस्य युदारतम जेम गंगानो नो प्रवाह अखंड रूपे समुद्र तरफ वह मरा गुणों ने सांभवा मात्र थी मननी गति तेलनी धारानी जेम अविच्छिन्न रूप में सर्वातरयामी मार स्वरूप में स्थिर थी તથા મારા સ્વરૂપમાં નિષ્કામ અને અનન્ય પ્રેમ થવો તે નિર્ગુણ ભક્તિયોગનું લક્ષણ છે આત્મનિવેદી ભક્તોના જ્ઞાનાદિ સદગુણો અને તે સ્વયં નિર્ગુણ છે અર્થાત મુક્તિ આપનારા છે ભગવાનના સ્વરૂપને પમાડનારા છે બીજાના તેવા નથી પગ માં આવતો હોય ઢ તો પગ માં આવે ને એટલે પગ આવે તો વાંધો કોને આવે બીજા એ ઉલલી પડે ને આપડે દોડી લઈને જાતા હોય ઢૈડે જતા હોય એની ઉપર કોઈ પગ દે તો આવડો મોટો ઊંઘા થઈ જાય એવો તડાકો બોલેગતી ની ઝપટ માં આવે તો આમ તો ખાતો ખાતો રહી જાય ज्ञादी सदगुण निर्गुण अर्थात मुक्ति आप स्वरूप ने पड़ना बीजा एकादश कंध में कहूँ કૈવલ્યમ સાત્વિક જ્ઞાનમ રજો વૈકલ્પિક પ્રાકૃતમ તામસમ જ્ઞાનમિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ નિર્ગુણ જ્ઞાન ક્યુ અને સગુણ જ્ઞાન ક્યુ એવી રીતે સગુણ વૈરેગ એમ ટ્રાટિયા ઊંધા કરી દે એ વૈરેગુણ એ ઊંધા હોય તો હવળા કરી દે એ નિર્ગુણે शुद्ध आत्मा ज्ञान सात्विक आत्मा करता भोगता मानव तदर्थता ने कर्तृभाव भोक्तृभाव क्रिया करवी प्रेरित हो राजस ज्ञान है કોને ખાવાની ટમેટા વઘારી દીધી તમારે તમને બધા સાજી લઈ દીધી નહી બીજા બધા દોડાધોડ થાય આપણે ક્યાં વાંધો છે કરતા અને ભોગતા માનવો તદર્થતા માટે તદર્થતા એટલે મારે માટે બીજા નું કોને મળે બીજા લાભ લઈ જાય તો એ પોહાય નહી ચટણી કરો તમારી વધે જ નહી બીજી જ કરો તમે બળી કરી તમારી વધે જ નહીં બીજી જ કરો કે ભાઈ દો ને ભાષણ તદર્થતા ને માટે કર માટે અને ભોગતૃભાવને માટે ક્રિયા કરવી પ્રેરિત થવું એવું જ્ઞાન અને સાત્વિક હોય તો આત્મા જ્ઞાન આપણે ખાઈ જ રાજ છે અને તેને એકદમ શરીર રૂપ સમજવો દેહ ભાવમાં વર્તવું તે તેવી ભાવના રાજ છે આપણે ચટણી વઘારી તો આપને તો એક વાટક્યો મળવી જોઈએ ખોટી જાય નઈ એમ સાવિક નહી તો એ તડાકો ના બોલે તો એ નિર્ગુણ થઈ ગયું કેવું જોરદાર નિર્ગુણ સગુણ છે કે નટણી તો જોરદાર જ હોય ને કા હોય સાત ઓલી તમે ક્યાંક આંબળા ની કરો તો સાતવીક થઈ જાય કે નઈ મરચા ઝાઝા ના તો તામસ જ થાય તો થાવા ગયો બીજું શું છે अने मारा जे वास्तविक ज्ञान के निष्ठा ते निर्गुण छे अर्थात मने छमनारु मुक्ति अपनात्विकोमें वनम तू सात्विको वासो ग्रामो राजस उच्यते उच्य संध्युत सदनम मन निकेतनम तू निर्गुणम વનમાં રહેવું તે સાત્વિક વાસ છે તેનું તાત્પર્ય છે જગત થી બીજા બધા લોહી ન પીવે એટલે અહીંયા રે લોહી પીતા હોય તો જોરદાર છે રાજસ તામ સા નિર્ગુણ નું કે નહી વાંચો ગ્રામે રાજ્ય ઉચ્ય तामस सदनम, मन निकेतनम तु निर्गुणम वनमा ते सात्विक वास्ट छे अर्था तेनू छे जगत विच्छेद करव गुण वारना बने छे। आया बैठो बैठो सगत नाबन डिस्कनेक्ट करे तो सात्विक कहूँ જગત રાજી થાય એટલા માટે ન કરે એમ તો એનો સંબંધ જગત રાજી થાય એટલે એટલા માટે ન કરે વનમાં જવું શું કરવા ને જગત નો સંબંધ ડિસ્કનેક કરવા હતું સિટી માં જવું શું કરવા ને બધા ગામડામાંથી સિટી માં દોડે છે શું કરવા દોડે છે સિટી ની સગવડતાનો જાઝા માં જાજો લાભ મળે એટલે બધા થાય એટલે શહેરમાં બહુ આવા સિટી ડેવલપ નતો થયા એટલે ગ્રામે એવું લખી નાખ્યું ભાગવત વખતે સિટી ડેવલપ ન થયા એટલે ગ્રામે તું રાજસવ્યતા એમ લખી નાખ્યું ગ્રામે એટલે સિટી એમ સિટીમાં જાઝામાં જાજો જગતનો સંબંધ હોય જાઝામાં જાજો પ્રાકૃતિક સંબંધ હોય જે જોઈએ બધું મળી જાય મળે નહી એટલે ગામડામાં ડિસ્કનેક્ટ થઈ જાય જગતનો સંબંધ અને સિટીમાં કનેક્શન થઈ જાય ડિસ્કનેક્ટ થયો હોય તોય એટલે ગુણતિત લખ્યું કે મોટા શહેરનું સેવન અને અધિકાર અધિકાર હો તો કનેક્શન થઈ જાય ને બધાય હાલો લે આવો કારેલા કરી નાખો આજે મગાવી આપી નું સેવન અને કોઈ પણ અધિકાર એ બધાય બગડવાના હેતુ છે બગડવાના શું કરવા ને સંબંધ થવાના હેતુ છે जल्दी जगत थे राजस जगत नीड़ा मजा आवे तो साथ भगवान राजी थे तो निर्गुण गाम में रहूस गहवत नो सबन करो જગત નો સંબંધો રિહાન ખૂણો ક્યારે ગોતવાનો હોય ભીવો નો પડે એવું ના હોય ચારે બાજુ તડાકા બોલ્યા હોય તો પછી ખોડો બી જાય બધું શાંત પ્રશાંત વાતાવરણ હોય એટલે બધી એટલે બધા ભણકારા બંધ થઈ જાય એટલે ખોડો તો એ તામ જી ગામમાં રહેવું તે રાજસ છે ખૂણો ગત છે ભગવાન કરે તો એનું રિકવરી થઈ જાય જલ્દી એટલે ખાટલે હું ઘરાવરી આવે એટલે એટલે આ બધી ડોક્ટરી જાણતા હોય એટલું કે આ જલ્દી ખૂણે જાય તો જલ્દી રિકવરી થઈ જાય એમ ગહારો ઓછો આવે તો જલ્દી રિકવરી થઈ જાય બોલો એક તો ગહાણું હોય ગહારો આવે જ રાખે તો રિકવરી જ થાય એટલે એને જલ્દી રિકવરી કરવા માટે ખૂણામાં જવું પડે હા ઓલું બધું પવન આવે બધી પાક લે પવન આવે પાટ લે એટલે ગામમાં રહેવું તે રાજસ છે અર્થાત ગ્રામ્ય સુખોની લાલચાથી વાસ કરવો કે પ્રવૃત્તિ તે રજોગુણ વધારનારી બને છે અને જ્યાં ભોગ વધારે મળે ત્યાં રહેવું એ તામસ છે દેહાભિમાન તામસ જગત નું કનેક્શન છે એ રાજસ છે અને જગતનું ડિસકનેક્શન છે એ સાત્વિક છે અને ભગવાન નું કનેક્શન છે એ નિર્ગુણ છે ભગવાન નું કનેક્શન જ્યાં થાય ત્યાં વાસ કરવો મન ની કે તન આમ નિર્ગુણ એમ મારા સ્થાન માં રહેવું એટલે મારા સ્થાનમાં તો વાસડા ને ઢાંઢા હોત રહેતા હોય છે એટલે ત્યાં નથી નિર્ગુણ ન થઈ જાય મનની કે મારો સંબંધ થાય એ નિર્ગુણ છે મારા સ્થાન માં વાસ કરવાનો અર્થ એવો છે કે મારો સંબંધ થવો જોઈએ મારા સ્થાનમાં રહેવાથી એનો માહોલ એવો હોય કે ભગવાનમાં માનસિક કનેક્શન થાય એમ મન એનું જોડાય એટલે એ નિર્ગુણ થઈ જગત થી ડિસ્કનેક્ટ થાય તો રાજસ થઈ ગયું દેહાભિમાન નું થઈ જાય જ્યાં દેહાભિમાન નું બહુ જ પોષણ થતું હોય તો એ તામસવાસ કહેવાય એનાથી તામસ જ થાય બીજું પછી જોઈએ તો મારો બારું શું આવે બારું આવે જેવું હોય એમ બારો ક્રોધ જ આવે તો તામસ થઈ ગયું એટલે બારો ક્રોધ ક્યારે આવે દેહિમાન બઉ જા દેહ તો ઘી બારો આવે ને કઈ કે બીજું આવે કઈ જે હોય બાર આવે એમ એટલે ક્રોધ બારો આવે તો તામ દેહભિમાન અને હારી વસ્તુ કોક ને કાલિદાસ ગીતોમ મહાત્મ ભી એમ લબાડિયા દોસ્તી કરવી એના કરતા સજન બાધવું હારવું શું કરવા એ બાદ તો એ સારું કરે અને લબાડિયા માણસો ની દોસ્તી કરે તો કરે એનું એનું ખરાબ જ કરે ઓલા માણસો નબળા માણસો ની યાર દોસ્તી કરે તો એ શું કરે એની માલિકાઓ ઈ હતી અને હારા માણસો ને યાર વિરોધ કરે તો દેહાભિમાન તામસ છે અને જગત નું કનેક્શન રાજસ છે જગત નું બિસ્કનેક્શન સાત્વિક છે અને ભગવાન નું કનેક્શન છે એ નિર્ભર છે પેલા સાધુને માર્યા તો એને કીધું કે અમારે તારી તારા હિતની વાત કરવી છે માલિપા પડ્યું હોય એને ભગવાનનો સંબંધ જ માલિપા પડ્યો હતો ગુણાતી તારી હેરાન કર્યા તો કે આપણે એને એને ઘેર દીકરો થાય એવો સંકલ્પ કરો એને ભગત બનાવી દીધો માલિપા પડ્યું હતું ભાટા માર્યા થી બારું નીકળ્યું ન કરતો ક્યાંથી નીકળ્યું નીકળ્યું બારું ક્યારે નીકળ્યું ગામમાં રહેવું તે રાજસ છે અર્થાત ગ્રામ્ય સુખો ની લાલચાથી વાસ કરવો કે પ્રવૃત્તિ તે રજોગુ વધારનારી બને છે એ વધાર નાખે સુખ માટે થતું તો મુંબઈમાં જાય તો બરાબર સગવડતા કરવું તો એ રાજસ કહેવાય એને ગ્રામ્યવાસ કેવાય અને જુગારી ને ત્યાં રહેવું તેવા સહવાસ માં રહેવું તે તામસ છે મારા મંદિરમાં રહેવું મારા સાનિધ્યથી લલચાઈને અથવા પ્રેરાયને મારા સ્થાનમાં રહેવું તે નિર્ગુણ છે એ નિર્ગુણ છે ભગવાન આયરે જો કનેક્શન થતું હોય વાસ કરવાનો તાત્પર્ય એવું છે કે કનેક્શન માણસ જ્યાં રહે એને આજુબાજુ ની અરે જોડાઈ જાય તો ભગવાન ની અરે જોડાઈ જાય તો નિર્ગુણ થઈ ગયો જગત ની જોડાઈ જાય તો રજોગુણ થઈ ગયો અને જગત માં આમ કે કજીયા કંકાસ જોડાઈ જાય જ્યાં હોય ને અવલુ થઈ જાય એ દેહાભિમાન પરિણામ વધારે અને જગત ડિસ્કનેક્શન થઈ જાય મારા મંદિર માં રહેવું મારા સાનિધ્ય થી લલચાઈને અથવા પ્રેરાય ને મારા સ્થાન માં રહેવું તે નિર્ગુણ છે માણસ હોય તો કઈ વાત માણસ એટલે ભગવાન નો ભગત હોવો જોઈએ છે ને આપણે એવી ભાવના કરીએ કે એમાં બીજું કઈ નથી પણ આ ભગવાન નો ભગત થાય મારી યાર મેચિંગ થાય છે તો રાજ કહેવાય મારી યાર મેચિંગ થઈ ગયું ખાલી ભક્તિનું થતું હોય તો વાત જુદી છે કે આપડે યારે જે આપણે આપણા મનમાં છે એમ કે એની મેચિંગ થઈ જાય તો એ રાજસ કહેવાય બરોબર અને ઝગડાખોર હોય એનો સંઘ છે એ તામસ છે એટલે વ્યક્તિઓ છે ને બધી ઓલી બધી નથી આવા આવા વ્યક્તિ હોય એની અરે જે ઓલું થાય એવો વાય એમ આપણને એ સંઘ છે એ ભગવાન માં પ્રેરણા કરતો હોય કે ભગવાન યાદી અપાવતો હોય તો એ સાત્વિક જગતમાં એ આપણને એની જોડાના આપણને નાક દબાવતા શીખવાડતો હોય કે નાક દબાવી તો મોટું ખુલે ટેકનિક એટલે ટેકનિક એવી શીખવાડતો હોય તો એ તામસ કહેવાય પરિણામ ઉપર થી ડિસિઝન લેવાનું એક પરિણામ શું આવે છે પરિણામ રાજય તો રાજસ કહેવાય પરિણામ સત્વગુણ આવતું હોય તો સાત્વિક કહેવાય અને પરિણામ નિર્ગુણ આવતું હોય તો નિર્ગુણ કહેવાય આમ તો આપણે પરિણામ વિના તો આમ કે આપડે ભારે લાગની કહેવાય ઉપરથી બધા રોડા રોપાળા દેખાતા હોય તે તે સ્થાન ના માહોલ એવા હોય છે કે તેને તે માહોલ તેમાં જોડાવાની પ્રેરણા પૂરી પાડે છે तरे के मंदीर धर्मस्थान दाखलाम खास कर शहर जुगार न अड्डा वगैरे वस्तु अपन के आधार